માથીની લખેલી સુવાર્તાની લખેલી સુવાળતા એનો અગિયારમો અધ્યાય અને ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યો ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરોમાં ગયો હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું છે કે અમે બીજાની રાહ જોઈએ ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે જે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યૌહાનને કહી બતાવો કે આંધળા દેખતા થાય છે ને પાંગડા ચાલતા થાય છે રક્તપિતયાઓ શુદ્ધ કરાય છે ને બેરા સાંભળતા થાય છે મોહીલા ઉઠાળાય છે ને દરિદ્રોને સુવાળતા પ્રગટ કરાય છે અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે અને તેઓ પાછા જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા નીકળ્યા શું પવનથી ચાલતા બરૂને પણ તમે શું જોવા નીકળ્યા શું ઝીણા કપડાં પહેરેલા માણસને જુઓ જેઓ ઝીણા કપડાં પહેરે છે તેઓ રાજમહેલોમાં છે તો તમે શું જોવા નીકળ્યા શું પ્રબોધકને હું તમને કહું છું કે હા પ્રબોધક કરતા જે ગુણો અધિક છે તેને જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતને મારા મોં આગળ મોકલું છું જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે તે એ જ છે હું તમને ખજીત કહું છું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે તેઓમાં યૌહાન બાપ્તીસ્ત કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી તો પણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતા મોટો છે અને યોન બાપ્િસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યુહાન સુધી પ્રબોધ કર્યો છે અને જો તમે માનવા ચાહતા હો તો એલિયા જે આવનાર છે તે એ જ છે જેને સાંભળવાને કાન છે તે સાંભળે પણ આ પેઢીને હું શાની ઉપમા આપું તે છોકરાના જેવી છે કે જો ચોટામાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વગાડી પણ તમે નાચ્યા નહીં અમે શોક કર્યો પણ તમે રડ્યા નહીં કેમકે યોહાન ખાતો પીતો નથી આવ્યો છતાં તેઓ કહે છે કે તેને ભૂત વળગ્યું છે માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છતાં તેઓ કહે છે કે જુઓ ખાવરો ને દારૂબાજ માણસ દાણીઓનો તથા પાપીઓનો મિત્ર પણ જ્ઞાન પોતાના કૃત્યોથી યથાર્થ ઠરે છે ત્યારે જે નગરોમાં તેના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓએ પસ્તાવો કર્યો નહીં મારે તે તેઓ પર દોષ મૂકવા લાગ્યો કે ઓ ખોરાઝીન તને હાય હાય ઓ બેદસેદા તને હાય હાય કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તુર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તુર તથા સીદોનને તમારા કરતાં સહેલ થશે અને ઓ કપર નહો તું આકાશ સુધી ઊંચું કરાશે શું તું હદે સુધી નીચું ઉતરશે કેમકે જે પરાક્રમી કામો ધારામાં થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ સુધી રહેત વળી હું તમને કહું છું કે ન્યાયકાળે સદોમ દેશને ધારા કરતા સહેલ પડશે તે વખતે ઈસુએ કહું કે ઓ પિતા આકાશા પૃથ્વીના પ્રભુ હું તારી સ્તુતિ કરું છું કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તે એ વાતો ગુપ્ત તે એ વાતો ગુપ્તમાં રાખીને બાળકોની આગળ પ્રગટ કરી છે હા ઓ મારા પિતા કેમ કે તને એવું સારું લાગ્યું મારા પિતાએ મને સઘડું સોંપ્યું છે અને પિતા વગર દીકરાને કોઈ જાણતો નથી ને દીકરા વગર તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર पिता ने कोई ओ वैत्रू करना हो तदा बार लदायेला तमे सगड़ा मारी पासा पे ने हूँ तमने आपिश, मारी जूसरी तमे पोता पर लो ने मारी पासे सीखो केम के मन में नम्र तदा राकड़ो छू तेरा जीव में सहल पमशो केम के मरी जूसरी सहल छे ने मारो बोझो हल्को